આપે બેસી શાંતિ તેમ એટલે વાતચીત કરો આપડે કઈ સત્સંગ ખુલાસે પૂછાય વર્લ્ડ ની ઓબરવેટરી મનના ડોક્ટર મનના ફૂલ ડોક્ટર એટલે જે કામ કરવું હોય તે કરાવી લેજો વિધાઉટ એની ચાર્જ ચાર્જ બાદ નહીં ચાર્જ લીધો કે બધું મનના ખુલાસા કરો મન વશ કરવું હોય તો વસ્ત કરી જે કરવું હોય તો કહીએ તમારે કુછવું નથી પૂછો પૂછો ભાઈ આવ કશી પણ ખરેખર તમે અરવિંદ રાણા છે તમે કોણ છે ના જાણતા રીતે અરવિંદ ને કે તમારી અક્કલ નથી એટલે તમે તમે પકડી લો છો જીવાતમા હો જીવાતમા પકડે તમે તો થઈને ફરો છો અને જીવાત્મા તમારે થોડું ઘણું રહે છે કે નથી રેતું કઈ કઈ ફાયદો થયો કે ના થયો આ તો નિરંતર સમાધિ રહેવું જ્ઞાન ઉપાધિ સમાધિ રહેવું જ્ઞાન પ્રાપ્ત થાય સચિદાનંદ સારું રહ્યું છે કે દાદા ભગવાન નું નામ અને આશીર્વાદ છે નવ કલમો બધી તમારે આપી છે ને નવ કલમો ત્રિમંત્ર બધું બોલજો અમારા આશીર્વાદ છે હું આજે જાણતા નથી હું આજે જાણ્યા પછી શાદી કરજો શાદી કરતા નથી ને શાદી થઈ ગઈ ભણ્યા સિવાય કોણ કોને પૈણ્યા છે ના જાણવું જોઈએ તમને જાણે તમે કોણ છે ભગવાન ક્યાં રહેતા છે રેવા શું ધંધો છે ઉદ્ધાર કરવાનો આખું વર્લ્ડ ચિંતામાં પડ્યું છે જો ભગવાન જો કર્યો હોય ઉદ્ધાર તો એ ચિંતા બધા લોકો એટલે ભગવાને નથી કર્યું આવું ભગવાન આવા હોય નહીં ભગવાન તો બે વાગવાન જ હોય એ ઉદ્ધાર કે જીર્ણોધ્ધાર્યું હતું કશું કરે નહીં શું કર્યું ને જીર્ણોધારે આપણે કરવાનું ને ઉદ્ધારે આપણે કરવાનું ધીસ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી નોટ હી ઇઝ રિસ્પોન્સિબિલિટી તમે લા જોઈ લો મહારાજા એને એવું વડિયા કરતો તું એમ કરી ને તું એને કઈ તું રાજા છે રાજા કે તારું પ્રોજેકશન છે આ બધું હગવાને હાથ ગાયો નથી ભગવાનની હાજરીથી ચાલે છે બધું આ એમની ગેરહાજરી હોય તો એક સેકન્ડ પણ આ જગત ચાલે નથી અને ભગવાન તારી અંદર જ બેઠેલા છે અને પ્યોર સોલ રૂપે રહ્યા છે પોતે શું કહે અને ઇમ્પ્યોરિટી બધી તારી અને પ્યોરિટી એમની તમે સમજ પડી ને ભગવાને આ જગત કેટલા કેટલા વર્ષમાં થઈને ક્રિએટ કર્યું છે આજો પાર્ટનરશીપ હશે કે એકલા હશે ને એકલા તો થાય નહીં એકલો કરેલું એટલે કેટલા ભાગીદાર હશે નેતા જગત કોઈના સાયન્ટિસ્ટ મને પૂછતા મને કહે છે કે અમારા ક્રાઇસ્ટ કહ્યું છે ગોડ ઇઝ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ તમે શું કહેવા માગો છો ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ તમારે ફેક્ટ જાણવું છે કે વ્યૂ પોઈન્ટ જાણવું બાય ફેક્ટી વર્લ્ડ ઇઝ ધી પધલ ઇટ સેલ્ફ પધલ થયેલું શું કર્યું વિજ્ઞાનથી બહુ થયેલું જગત શું થયું વિજ્ઞાનથી જેમ ટુ એચ ટુ એચને ઉપર ભેગા થાય તો પાણી બનાવવા કોઈ બેકરની જરૂર ખરી પાણી બનાવનાર બેકરની જરૂર ખરી ટુ ને ઓ ભેગા થઈ જાય ઉપર તો એચ ને ઓ પરમાણુ ભેગા થાય તો પછી પાણી મેકરની જરૂર ખરી એટલે આપણું વિજ્ઞાનથી જ ચાલી રહી ચાલી પછી સાયન્ટિસ્ટ મેં કહ્યું તું કહું છું કે અમે સત્ય માનીએ કે ભાઈ કોલેજ ક્રિએટર એને ક્રિએટ કર્યું એમ માનીએ અમે તો કઈ સાલ કર્યું તો કે શાલ મને ખબર નથી કે છે ત્યારે બિગિનિંગ તો થયું છે કે નહીં થયું હોય કારણ કે બિગિનિંગ તો ઘણાકારથી થઈ ગયેલું છે કારણ કે બિગિનિંગ થાય તેના ડાળગ ના આવે એન્ડ બિગિનિંગ થાય તેના તો આ તો અનાદિ અનંત કેવું છે તમે હવેલું આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે કે અનાદિ અનંત છે હું હવેલું તમે હવેલું અનાદિ અનંત તમે એટલે આ અનાદિ છે એટલે એવર લાસ્ટિંગ છે એમાં ક્રિએટ કરવાની જરૂર જ ક્યારે ચાલે તમારો બેઠા તમને દેખાય તને દેખાય મેખાય ભગવાન તને મારામાં જે ઇમ્પ્યોરિટી છે એ મને ભગવાન ભગવાન શું આપે એમ પણ હોય કે જોડે પ્યોરિટી કેમ ની રે છે આ લાઈટ છે અંધાર નહિ ખરે ભગવાન ને ઓળખવું જોઈએ ભગવાન શું છે વસ્તુ ઓળખવું જોઈએ ભગવાન ક્રિએટર છે એવું તમને લાગે છે હજુ આપડે બીજા પુરાવા કાઢીએ સાચું તો જાણવું જોઈએ ના જાણવું જોઈએ સાચું વિજ્ઞાન અને આપડો આત્મા કબૂલ કરે એવું હોવું જોઈએ કેવું હોવું જોઈએ અને તેથી અભાઈ મળ્યા છે ને ભગવાન ને નહીં ઓળખવાથી એ ભાઈ મળ્યા છે આપણા શાસ્ત્ર કરો અનાદિ અનંત કહ્યું મારી ઠોકી ક્યાં ક્યાં કરીશું સાંભળ્યું છે કે નહીં વાપર્યું હતું બધાએ અનાદિ અનંત અનાદિ અનંત શું થાય કે એવર લાસ્ટિંગ એમાં ક્રિએટ કરવાની જરૂર ન હોય શું આ તો વિજ્ઞાનથી ઊભું થયેલું છે કેવી રીતે થયું તે એવું સમજાવવા તે શું કોઈને જાળવું હોય તો સમજે આ તો વિજ્ઞાનથી ઊભું થયું છે આ જગત વિજ્ઞાન જ છે ભગવાને ભગવાન તો આત્મા ભગવાન જ છે એમાં કોઈ દાડો આ આવો મહેનત કરે નહીં ક્રિએટ કરવાની એ મહેનત કરે ને એ તો બધું લોકોએ હું હા સમજણ ના પડે એટલે પછી હું તમને આવું કરું એના કરે આ બધા સંતો બનતો બધો એ કંઈથી હમઝણ આ સમજાય વસ્તુ હોત તો હિમાલયમાં જવું ના પડત ને કેટલા આવતા પછી બાવા થયા પણ કશું વળે ચાચી વસ્તુનું ચા સમજ આવી છે ફેક્ટ વસ્તુ જ આવી છે ભગવાન એક ગાઈડિંગ ફોર્સ છે એવું નહીં પણ એક ગાઈડિંગ ફોર્સ છે આપણે આપવું પડે ના પણ આ ભગવાન જો ગાઈડ કરતા હોય તો આ ચોર લોકો એવું કે છે કેમ ભાઈ આ ચોરી કરતા ભગવાન કે છે પ્રેરણા કરે છે એટલે કરું છું તો ભગવાન આવી પ્રેરણા કરે ખરા પણ લુચ્ચા મને ભગવાન પ્રેરણા કર્યા લુચ્ચા કોને પકડ્યા કોને બધા માલ કે લાયા હું તો એમ જ માનું દાદા કે એને બધા દરેક ને ભગવાને જુદા જુદા રોલ આપેલા જુદા જુદા આપડે ભોગવવું પડે છે જે એવું છે ને જે કરે એ ભોગવે ભગવાન જો આ તો એ ભોગવે આપણે ભોગવવું સારું પડે શું કયું હા તો આપણા કરેલા આપણા કર્મ ભોગવાના સમજ પડી ને ભગવાને તમારું કોઈ કાર્ય કર્યું હોય તો મને કહો એકાએ દેખાડો ચાલો એક પણ કાર્ય કોઈ કરેલું હોય તો આપડે ભગવાન તમે તમે તમે જે ભગવાન ગણો છો તે તમારી સમજણ અને મારી હું જાણું છું હું વધારે માનું છું ને તમે મતલબ સમજણ નહીં એટલે માનો એટલે ભગવાનને સમજવાની જરૂર છે અને તો જ આપણને ફળ મળે અત્યારે ચિંતા કોઈ દર થાય તમને ભગવાન મળ્યા પછી ચિંતા થાય નહીં ભગવાનને ઓળખે ને તાર પછી ચિંતા ના થાય આ તો નહીં હોય ભગવાનને ઓળખ્યા વગર કેમદા બાદકા બરાબર કે એ ભગવાન એ ભગવાન હાથમાં આવતો છે ભગવાન તો વિજ્ઞાન સ્વરૂપ થી ઓળખાયું તો હું ચોર કેવી રીતના થયેલો હા એ બધું અંધી પાડ્યું તમને પૂછો કે હું ચોર કેવી રીતે થયો હું ફરણ કેવી રીતે થયો તમે જ ગયા છો સોલ એમ સોલ રિસ્પોન્સીબલ શું કહું તમને તમને આ ચોરોની વસ્તુ બહુ ગમતી હતી એટલે પછી મનમાં એમ થયું ડરન્ડ હતા એટલે મનમાં એમ થયું કંઈક લાગતો તો લઈ લેવા દેમ એટલે તમે તમારી મેરેજ તમારા બહુને રહીને આ બધું થયા છો ભગવાન જો કરે ઇઝ રિસ્પોન્સિબલ હું તો ચોખ્ખું પરિણામ તું ના હોત તો તાજ છોકરા લોકો આપણા વખતે ભગવાનમાં છોકરું હાલ્યું એટલે હું આ ક્યાં હાલ્યું પછી શું કરે મરી જાય ત્યાં લો ભગવાને મારો છોકરો મારી નાખ્યો એટલે હું એવું વગોવા પણ સમજો ભગવાન વગોવાય નહીં હંમેશા એમ ભગવાન મને નુકસાન કર્યું મને મારે છોકરું મારી વાત રીત છે આવું ના પડાય ભગવાન તો ભગવાન છે તો ત્યાં લોકનો નાથ છે ચૌદ લોકનો નાથ છે અને એક સેકન્ડ પણ જો તમે સમજો તો તમારે પાતનો આનંદ હોય આ તો ગપ્પે ગપ્પા નહીં આ બધા ગપ્પા મારાથી દાડો ભરે કે આપણે કરેક્ટ માણું જેનાથી ફરવું જોઈએ સાબુ ગાલી ને બધું ક્લીન થઈ ગયું તો પછી આ જગત કેવી રીતના ચાલવાનું એનું ફંક્શન કઈ રીતે થવાનું જગત વિજ્ઞાનથી ચાલી રહ્યું છે અને કોઈ અટકાવનાર નથી ભગવાન અટકાવી ના શકે એમ કૃષ્ણ ભગવાન સુઈ ગયા હતા નહીં તો વાસી દેવ ના હતા માર્યું કૃષ્ણ ભગવાન મરી ગયા શું કહ્યું એ ચાલે નહીં આ તો બધું એન્મે કુદરતી ચાલી જ રહ્યું છે આમ ભગવાને કશું કરી શકે ભગવાનમાં સંદાસ દેવાની શક્તિ નથી મારામાંય નથી મારી નામય નથી કૃષ્ણમય નથી આ બધું સખત કુદરત છે આ બધું એટલે કયું કયું કામ કર્યું કોઈ એ મને કહો તમે આ જ એક પણ કામ કર્યું હોય મને કહો તો આપડે પુરવાર કરીએ શું કર્યું મેં તો નથી કર્યું ચેન્જ કરવા માટે માથાગર કરે પણ કોઈ ચેન્જ થઈ રહ્યું નથી માનતા હોય તો કૃષ્ણ ભગવાન સમજવી પડે આપણે અમુક પાર્ટમાં તો કંટ્રોલ કરી શકીએ એમ શું કર્યું કંટ્રોલ હોય ડાયટ દુખતી હોય કંટ્રોલ કરવા વર્લ્ડ માં કોઈ જન્મ નથી તંદા જવાની શક્તિ નથી વાનમાં કોઈ ઉપાય હોય તો તમે શું કહોત તો વિચાર તો કરો जरा આو કેમ ચાલે છે શું શું આ કંટ્રોલ ક્યારે થાય હુ આર યુ એ તમે જાણો ત્યાર પછી આતે તમે એ જાણતા નથી પછી સીધું ના પાસો ફિઝિકલ લાઈફ ને સ્પિરિચ્યુઅલ લાઈફ મિક્સ કરો તો ક્લેશ થાય એમ તમે એમ કહે કે ફિઝિકલ લાઈફ અને રિયલ લાઈફ એને તમે ક્લેશ કરો चाली रही તમે સોર પડે ને એટલે આપણી પોતાની શક્તિ સારી ને હે હા તમારામાં જો ઊંઘવાની શક્તિ હોય તો મને ઉઠવાની શક્તિ હોય કહો ખાવાની શક્તિ હોય તો કહો કુઈ શક્તિ હોય તો કહો સંદાસવાની શક્તિ હોય તો કહો નાહવાની શક્તિ હોય તો કહો અહીં આવવાની શક્તિ હોય તો કહો તમારું કઈ શક્તિ છે કહો મને પછી તમે કશું કરી શકો ને કેવી રીતે કરી શકો હા હું તમને સમજણ પાડો દાખલા આપું એક ભાઈ સાથે રોજ ધ્યાન કરતા પછી નિરાંત ધ્યાન કર્યા કરે દસ પંદર મિનિટ સુધી મેચ્યું ધ્યાન કરું છું બીજા પૂછ્યું મેં શું કરો છો શું કે છે ભાઈ મને આમ આમ કરવા માંડ્યા એ શું કેવા માંગે એ શું કેવા માંગે છે તો મારે એમને કહેવું પડ્યું કે તમારે પગ કરતા હતા કે તમે કરતા હતા તાર સમજ એવું બોલો કે જો પગ પગ કરતા હોય તો તમે નતા કરતા અને તમે કરતા હોય પગની જરૂર નથી તારે એનું ભોન થયું બધું હું તો કહીશ નસો આ બધું સાયન્ટિફિક આ બધું ભેગું થાય બ્રેન સારું હોય તો કામ થાય મેં આ સારું હોય તમે અહીં સી રીતે આવો પેણા અથડી મોટર સી રીતે આવો તે શું તમારી શક્તિ છે વર્લ્ડમાં કોઈમાં એવો જન્મ્યો છે જેના એક સર એ તો પાર્લામેન્ટરી પદ્ધતિ તમે સમજ ને આ બધું હાથ સારું હોય ફણું સારું હોય આંખો સારી હોય દોત લુપતા ના હોય તારે આપણું થાય કેમ તમને થોડું સમજાવવામાં મારું કહેવાય સમજણ પડે તો આગળ વધો નહીં તો આપણને મને કઈ એવું નથી મારે ઠસાઈ દેવું નથી મારે તમને ઠસાઈ દેવું નથી મારે તમને સમજણ પડે તો સમજો ન સમજણ પડે તો તમારી મરજીની વાત શું કહ્યું એટલે આ વાત પછી હવે જો પગ સારા પગનું નામ જોશું તો પછી તું કરતો નથી આ પગ હારા હોય આ બધું તકે બધું સારું હોય તો મારે થાય તમે કરતા નથી શું કહ્યું એટલે તમે એક પણ કાર્ય કર્યું બધા છીએ દરેક પોતાનું કઈ ફંક્શન તો ખરું ને પોતે નક્કી થયા સિવાય પોતે કોને કે નક્કી થયા સિવાય પોતાનું સેલ્ફ નું રિયલાઈઝ કર્યા સિવાય પોતાની જાતને કોને માને તમને થોડું સમજાય ના સમજાય તો જવાય પેલું ઘણા ઘણા પેલું માનેલું ને એટલે વચીન તો મોટો પડે એટલે ઘણા કારણ આપડે માનેલું હોય એટલે તમારે ઘણા માણસો ગુજરાતી એક માણસ મેં મે તમારું નામ ને હાર અરવિંદ કેમ લાલ પૂછપછ હું અરવિંદ છું ને મેં પણ ખરેખર અરંધી ત્યાં ખરેખર છું તમે કું નામ મારું નામ કેવાય ને તમે જો મારું નામ બોલો છો તો મારું ત્યાં ઘડિયાળ મારું છે એમ કહીએ ઘડિયાળ જુદા નહીં જુદા જુદા નહીં જુદા એ મને શંકા પડી ગઈ આવે કે શંકા મળી પડી મને કોઈ શંકા પાડવા કર્યું પડ્યું આ શંકા પડે તો હાતી વાત જડે શંકા ના પડે વાત શું ઝડપે એટલે શંકા પાડવા માટે આ તમને એવું કરીએ સમજબ અને સાચી વાતથી ખોટી વાતથી શંકા પાડું એ ગુનો છે એ માણસને દુઃખ દીધા બરોબર ભગવાન જે કરતા હોય તેનાથી જે કરતા હોય ને એનાથી બહાર એક શબ્દ અમારે બોલાવે કારણ કે ભગવાનને જોડે જ અને જો વાત એને માટે છે આ લોકોના લોકોના સુખને માટે ભરીએ તો કોઈને દુઃખ ન થાય એવું અમારું લાઈન હોય અને તમે માગવાય આપવા શું કહ્યું પણ તો હું નિમિત્ત છું શું કરું હું ભગવાન નથી ભગવાન તો પ્રગટ થયા છે નમસ્કાર કરું પણ એ દુનિયા નો કરતા નથી એ ભગવાન શું કરે તમારા માં જ છે પણ તમારા માં અવ્યક્ત છે શું થયેલો તમારો પ્રગટ થયેલો નથી ને આ પ્રગટ થયેલો છે ભગવાન કઈ પીઠી વાત છે એ જાગે એટલે હું કંઈ બદલાવાનો થોડો હું એમ કે મારી અંદર જે ભગવાન છે એ જાગે કે ના જાગે ને જાગે તોય કે હું બદલાવાનો થોડો છું આખા બદલી જાઓ આખાય જો બદલે કરીને આવે જો લે બદલે એકને બદલે જો કેસે અસે કે મૈલા અસ આસે આય વ ના પણ બદલાઈ ના આખા દેખાશે દેવ હોય ને તને છે ચિંતા એક ચિંતા થાય મારી પર બે લાખ ડોલર નું આવું મળજે કયું સાથે રસ્તે જઈએ તો હું કઈ ભગવાન નથી કે કરતા નથી શું કયું આ દુનિયામાં ક્યારેય પણ ન ઉત્પન્ન થાય એવી વસ્તુ અપૂર્વ વસ્તુ ઉત્પન્ન થઈ છે આમ અક્રમ વિજ્ઞાન ગુરુ ને તો આપણું કામ કાઢી લેજો શું કહ્યું મને નહીં ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ થઈ પડી છે ભગવાનની કૃપાથી નહીં લોકોના પુણ્ય જાગ્યા છે શું થયું ભગવાનની કૃપા તો કાહ્યામાં રહે છે કાહ્યામાં કહ્યું હે આ ચોર ઉપર હરકી કૃપા અને પેલા ઉપર હરકી કૃપા ગટર ઉપર આ ગટરો છે ને તેની ઉપર હરકી કૃપા મેની અને પાણી આવે છે તેની ઉપર હરકી કૃપા મેની ની બેની ઉપર હરકી કૃપા હોય ને એ ગટરો ઉપર ઓછી કૃપા હોય તો આ ભગવાનને ગટરો છે આ તોડ લુચરા ગટરો છે અને પેલા સહુકારે દાન આપનારા એ બધા છે પેલા આ પાણી છે બેની ઉપર બોલાબે આ બેહવું બહુ મુશ્કેલ છે અને ઘણા કારણું માનેલું ને તે એકદમ કેમ કરીને છૂટે વિચાર એમનો દોષ નથી મોટો બ્લોક વાગી જાય એક માણસ મને કે મને હું અરજુનભાઈ નથી આ તમે આ પૂછ્યું મને આ શંકા પડી ગઈ હોય તમે મારે શંકા પાડવી હતી કશો વાંધો નહીં એનું હું કરી લીશ કહ્યું શું કહ્યું તમે અરવિંદભાઈ છો પછી પછી ઉંદર પડી પછી જ્ઞાન આપી તમે અરવિંદભાઈ ખરાબ વ્યવહારથી ખરેખર રીતે નહીં વ્યવહારમાં લોકોને ઓળખાવા માટે વ્યવહાર જે કરવો છે ને એના માટે અરવિંદભાઈ અને ખરી નિશ્ચયથી તમે આ છો શું કહ્યું બાય રિલેટિવ અરવિંદભાઈ બાય રિયલ વ્યુ પોઈન્ટ યુ આર પ્યોર સોલ શું કહ્યું એટલે પછી એનું પીટ જાય શું એકસો દિવસ ગયો પચાસ હજાર પ્રસાદ આવી બીજા કોઈ લેવાના આવશે બે વખત ત્રણ વખત એક વખત નહી કોણ બોલ્યો પેલો ગોડો ગોડો ભરી મારી પાસે સિલેક્ટ નથી પછી છે? બે ચારબિયત મીઠો લાગવા મીઠો લાગવા જેવી વસ્તુ છે મને પોતાનું નથી આવ્યો લાગતો તો પછી મારા હાથ ડાબી આલે છે હા હાથ દુખશે હું ડાબી આલીશ કે તમને શું ન્યાય લાગે આ ડાયો થયો નહી થયો એક થયો નહીં થયો તમને કેવું લાગે ઘોડો થયો ડાયો થયો તાર પછી હું ભગવાન બનાવું છું શું બનાવું નબળીઓ બધી છે તે રેખડો માન માયા લોકો અને તમે ભગવાન જ છો પણ જ્યાં સુધી વાંચરાઓ છે ભૌતિક સુખોની ઈચ્છાઓ છે ત્યાં સુધી તમે બંધાયેલા છો એ ઊચા તમારી કાર્ય આપું અને સાચા સુખની ઈચ્છા બતાવું ત્યાર પછી તમે ભગવાન થઈ જાઓ શું ભાઈ સમજાય તમે ના પણ હું કરી આપીશ તમારે મને મારી પર તમને એમ લાગે કે દાદા જોડે બે ચાર કલાક બેહા વાંધો નથી તો મને કહેજો તો બે બે ચાર કરી આપીશ કંઈ ચાર કલાક હું લેવાનો છું ના ના છ મહિનામાં છેતરી લઉં તમને પૈસા તો લેવાના નથી પહેલી ડિપોઝિટ લેવાની નથી મારે પૈસો લેવાનો નથી પછી નહીં લેવાનો એમ કંઈ છેતરી દેવા નથી ને તો વાંધો છો તમે ચાર કલાક બે જો હોય તો અનુકૂળ આવે તો અમારો શબ્દ તમને એમ લાગે કે કઈ કયો વાંધો નથી તો તમે બેસજો સેફ સાઇઝ લાગતો હોય અનસેફ લાગતો હોય ના બેસજો નબળી જતી રહેતી ભગવાન થાય કે ના થાય પોતે નબળે લીધેલા આજી વાતમાં છે તમને ઘણી વાત છે કે દુનિયામાં બધા માંથી નબળાઈ નીકળી જાય તો શું થાય બધા જો નબળાઈ નીકળી જાય નથી નીકળે નહી પણ બધામાં નહીં હોવા ના નીકળે આ તો આ કઈ કુદરતી રીતે મારો ભાગે આવ્યો અને કઈ કુદરતી દીવો હળગી ગયો હળગી ગયો આ તો હોતું જ નથી કોઈ દાડે આ હોતું નથી કોક જાય છે તમને થોડું ઘણું આમાં જાણવા માટે જ આવ્યો છું બહાર પૂછારી જાણવા માટે આવ્યો ચાર દાદા એમનું કેવું એમ છે કે બધા અહિયાં આટલા લોકો આવેલા છે અને આટલા લોકોને લાભ થાય પછી એમાંથી બીજા લોકો લાભ થાય પછી એનાથી વધારે લાભ થાય તો એવું અશક્ય કેમ બધા કેમ બધા પ્રકાશ ના થઈ શકે બધામાં પ્રકાશ કેમ ના આવી બધા એવું અશક્ય કેમ એટલે બધા બધામાં કેમ બધા કેમ એવા સારા ના થઈ શકે બધા થાય બધા થાય તો આપડે પૂછવા જઈએ તો કોઈ થવા તૈયાર નથી આપડે કઈ તમારે તમારે સાચું છે પણ એવું કોઈ કે આ દેખાતું શું ગમે તું એ અમે છોડવા તૈયાર નથી આજે આંખે દેખાય છે કોને હું છે જીવે દેખાય એ સુખ છોડવા તૈયાર નથી એને પછી આ થાય કેવી રીતે એ લોકો કેમ નામ કે क्यों सुधी आयानर्जन्म समझता पुनर्जन्मे समझी रह એટલે જયારે પુનર્જન્મ સમજી જશે ત્યાર પછી ભય હોય શું ભય હશે ભય તો બધે જ હોય ભય વગર જયારે હું તમને આપી ત્યાર પછી ભય નઈ ચંદ્ર ભય તો સાધુ સાચા ભગવાન એટલે ભય જવો જોઈએ અમારે તો ચાર કલાક આવે ને ભાઈ ભાઈ બધું નીકળી જાય શું કરે અને જે તે શન થાય એ નહિ થાય બધા તો ના થાય પણ અમુક અમુક નબળી હોવી જ જોઈએ છે નબળાઈ જવી ના જોઈએ એમ કે પૈસા કમાવાની વાત એટલે એમનું કેવું એમ છે કે દાખલા તરીકે પૈસા કમાવાનો લોભ થયો એટલે એમ જો એમ એટલે એક નબળાઈ થઈ ને એ પણ કે એક નબળી છે કે લોભ થયો એટલે લોભ નહી નબળાઈ થઈ તો જો એ નબળાઈ ના હોય તો પછી આ બધું ચાલે કેમ ના એ નબાઈ રવા દઈશું એટલે આ ચાલવા જેટલે નબાઈ રવા દઈશું આ ચાલવા જેટલી થાય એનું ચાલે ખાવાનું કરાય બધું કરાય ધંધો કરાય બધું કરાય જુદી જાતનું કેવું ેશન